મને બિનેસ કરતા નથી કરી શકું કેવી રીતે કરું હે કેવી રીતે કરું પ્રયત્ન તો કરો છો શાંત રાખવાનું બધા ને એવું કર્યું ધન અહંકાર ના બંધન કેન્દ્રિય ના બંધન સે ના બંધન મારી ના બંધન બધા કેટલા બધા બંધન છે ન ભાષા શીખવાની પણ જરૂર ખરી કઈ જરૂરિયાત નથી કઈ જરૂરિયાત નથી શું શીખ્યા પછી શીખવું ના પડે પોતાના આત્મા વિશે નું આત્મા નું શીખ્યો આત્મા ના લીધો બાકી રહ્યું સાસરો હોય કે ત્યાગ લીધા હોય કે શેખ લીધા હોય કે ચારિત્ર લીધા હોય પણ આત્મા ના જાણે બધા નફા ગયા આત્મા જાણવા માટે છે આત્મા જાણેલું એના લક્ષણ ખબર પડે તો દેખાય છે એમની પાસે મેં મેં એમની પાસે જોયા નથી ક્રોધમાન માયા લો તારે ખબર પડે ને બધું ગાડું પછી એના કરતા બી સારો છે આનંદ થાય થાય બધા ત્યાગીઓ ત્યાગી છે જેને કોઈ પ્રકારની ઈચ્છા હોય ત્યાગી કેવાય પોતાની પાછું હોય તો બીજા ને જેને કોઈ પણ પ્રકાર ની ઈચ્છા ના હોય એ ત્યાગી કેવાય અને મમતા ગયા બધા ત્યાગ અહંકાર ને મમતા ગયા આ બધા ત્યાગીઓ અહંકાર ને કાઢવા માટે ત્યાગ લીધેલો છે એ અહંકાર મમતા ત્યાગ પૂરો થઈ જાય નીકળી જાય એટલે સંપૂર્ણ ત્યાગી થયા કેવા તો હંકાર મમતા રહી છે ત્યાગ જરાય મમતા નઈ તારામાં છે જરા મમતા નઈ નઈ શું માભામાં આવેલું કોઈ હંકાર મમતાનો માસ માભા માં આવ્યો હોય તો જોવામાં ત્યાં જોયા બધા કામકાળ મમતા વગર નો કોઈ માણસ હોય જ નઈ સાધુ એ અહંકાર મમતા વગર હોય મમતા તમારે મમતા રે ભગવાન લુકડા પહેરા પહેરું તો તમે પહેરાવ્યો તમે દ્વારા પહેરાવો તો પહેરું બી કઈ નાખે લુકડા ખેંચી લેતો મમતા નથી ને સર એવું થયું છે મમતા કઈ નથી અહંકાર મમતા બે હા અહંકાર મમતા હોય એ દુકાના જ કહેવાય